ए, आवो, आवो। मारा आओ आओ वार्ता तो धर्मादित्य वर्ता है नचिकेता देवी आज हूँ तमने बदा ने એક સરસ મજાની વાર્તા છું ઓ ભાઈ પટેલ સુખી હતો એવો સુખી કે રાજાના મહેલ કરતા પણ તેનો મોટો મહેલ હતો મહેલ સજાવટ તો એવી કે વાત ના પૂછો ઓ ભાઈ મોટી હવેલી જેવી મહેલમાં કિંમતી મેજ કિંમતી મખમલના પડદા મહેલ ની શોભા વધારતા હતા શોભા જોઈને એવું લાગે કે શેઠ ખૂબ જ પૈસાદાર હશે બોલો દેશ વિદેશમાં એમની ગણતરી થતી હશે ને જેવા શેઠ એવા શેઠાણી શેઠાણી ના જાણે રાણી સાહેબા જેવા ગરના બધા લોકો સગવડો હરવા ફરવાની સગવડો ખાણી પીણી ની સગવડો માગે ત્યારે મળે આ મહેલમાં એક બાળક હતું તમારા જેવડું એ બાળકનું નામ મંગું હતું એ રૂપાળું હતું ને એને જોતા જ હેત ઉભરાઈ આવ્યો આ મંગુ દેખાવ જોઈને બધા એના ઉપર મોહિત થઈ જતા જુદો હતો ઘરના બધા જ બાળકો કરતા એનું મન થોડુંક અનોખું હતું ભાઈ સાદા કપડા પહેરવા નાત જાતના ભેદ રાખવો નહીં અને ગરીબોની સાથે ગરીબ બની જવું નોકર નો જરાય વાંક નતો એ તો કપ્રકાબીઓ લઈને આવતો હતો તો અચાનક પગ સરકી ગયો અને રકાબીઓ ધરતી ઉપર પડી અને એના ચૂરે ચૂરા થઈ ગયા करना करना बस बस बस तो लाल चोर गया आग आग गया। एव बोला, एव बोला क्या बस। दो थी जीज गयो। में सादे बोलो शेठ मैं जाइनाज बोलो शेठ ना गुस्सा भूकी પોલીસ અધિકારી ને કાગળ લખ્યો કાગળ બીજા નોકર ને પણ લખ્યો અને પેલા નોકર પણ સાથે મોકલી આપ્યો પોલીસ અધિકારી આવા મોટા લોકો દબાયેલા રહેતા બિચારા એ કે એમ જ કરે બિચારા નોકર પરિનાઓ સુધી માંદો રહ્યો એવો થઈ ગયો એનું મોઢું તો વિલાય ગયું હતું કોરડાના માર થી એના પગ લથડાતા હતા અને અપમાન પણ સહન કરવું પડ્યું હતું ચોરીનું એ ઘરમાં પેઠો કે તરત પેલો બાળક સામે આવ્યો નોકર પર ઘણું હેત હતું એનું પડી ગયેલું મોઢું જોઈને જોઈ રહ્યો નોકર ની આંખો સૂજી ગઈ હતી તે એટલો બધો લેવાઈ ગયો હતો કે જાણે હમણાં જ રોઈ પડશે છોકરાને જોઈને નોકર પણ થંભી ગયો થોડીક વાર નજર ભરીને એને જોઈ લીધો એને કઈક કહેવું હતું પણ એના હોઠ ખુલ્યા નહીં હો ભાઈ छोकरा शरीर कंपी उठू कोई सोय भोकी दीधी हो दिल रड़ी उठू मन में मन में कहू भगवान धरती फाड़ी नाखे तो हूँ अंदर साम जाओ નોકર પર કેવો થયો હતો એનો હાથ પકડી લઉં એને પાણી પહાવું એને રોતો બંધ કરવું એમ બાળકના મનમાં થતું હતું પણ નોકર તો બીજી જ વાત કરતો હતો એ સાંભળીને એના મનમાં હાકાર થઈ ગયો નોકર તો બિચારો મૂર્તિની જેમ ઉભો હાથની મુઠ્ઠી વાળી દીધી ને બોલો નહીં નહીં હું કદી એવું કરીશ નહીં હું ક્યારેય કોઈને ખોટા ખોટા મારીશ નહી આટલું કરીને જોશ બંધ આગળ વધો નોકર બાત ભરી લીધી તેના હાથમાં પોતાનું મોઢું છુપાવી દીધું છોકરાનું છોકરાના દિલમાં એ બનાવ ઊંડો ઊંડો ઉતરી ગયો હો ભાઈ અને એ તો મહાન માણસ થયો પછી મોટો થઈને બાળપણમાં જે બોલી ગયો હતો તે તેના મનમાંથી હટું જ નહીં ગરીબો ઉપર આવો જુલમ થવો જ ન જોઈએ એવી એને લગની લગ્ન મોટો થયો અને મોટો ક્રાંતિકારી ગણાયો ભાઈ હા રશિયા દેશનો એ રહેતો હતો રશિયા આખા દેશમાં એને ખળભળાટ કરી મૂક્યો મોટા મોટા અપરાધી પણ એમને એનું નામ પ્રિન્સ કમ્પોટકિન હતું હા પ્રિન્સ કમ્પોટકિન આજે પણ રશિયા નો મહાન પુરુષ ગણાય છે અને પૂજાય છે ભાઈ ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને હા તો પછી આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો